જુલાઈ ટ્વી ફિફ્થુલાઈ ટ્વી ફિફ્થ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન નોક્સવેલ વસન ભરતી સચ્ચિ નામ રાગ ના વાંધા કાળે નથી કરતા આપણે એમ કહીએ કવિરાજ જેમ નથી ગાતા હોમવર્ક કરવાની જેની જોડે આપણે અંદર થી જોડાયેલા ને તો એવું દીકરે એટલે આ બધા આપણે આપણને સાંભળ્યા કરવાના છે લો આપણે સ્થાપનાને સાંભળવાના છે તો આપણે ઘણા બધા આપણા જ રહસ્યો આપણને ખબર પડે એમ છે હમ બસ ક્લિક વારીસ ઓકે અપ વારીસ તો સચન કરો એટલે આપણે જ આપણને સાંભળવાના જોઈએ જુદા શીખવાડ્યું છે આપણને પણ હમણાં શું થાય છે બીજા આપડી વાત સાંભળી જાય ને બીજા આપડી વાત જોઈ જાય છે અને આપણને ખબર જ નથી એવું મને ખરું આ બધામાં આ બધા સંજોગોમાં આપણે આપણી જાતને થોડો આ લોકો શું કરે છે ખબર રન છે એટલે હું ફૂટબોલ રમે તો બધા આમ વચ્ચે આમ રા છોડી દે ને પછી ગોળ ફરતે બધા હોય છે પછી આપણે આપણી જાતને બોલ છે એવી મૂકી દેવાના ને આ લોકો આપણને જેથી કંઈ આપણે એટલા આપડે મજબૂત થઈએ એટલે ધક્કા ખાવાથી ગભરાવા જેવું નથી આપડે કહીએ છીએ ને તો ઘણું બધું કીધું છે હવે એમને બી ટુડી બિટિન ધ લાઇન્સ ઇંગ્લિશમાં એમ કહેવત છે એમનું ઘણું બધું કહેવાનું હોય છે એમના અનુભવ અનુભવ જ નીકળે છે હવે આપણે બોલે છે ને એની વચ્ચે સાંભળવાનું શીખવાનું છે અને એ જેમ જેમ આપણે પોતે જ ઉભો કરતા જોઈએ આપણું કારણ કે આ બાજુ અવિરત કશું કોઈના રોકટોક વગર ચાલ્યા જ કરે અને એ કોઈના સાંભળવા માટે નથી એવું કીધું છે આ બધા ભૂલવાળા છે ને તમે જેટલા છો એટલે એ સમજણ આપણે જેમ જેમ બાકી થતી જાય પછી પેલા કોણ બોલે છે આ શું કરે છે એના પર ધ્યાન ઓછું કેટલા નહીં આપણું ધ્યાન જાય નહી પછી પેલા પાંચ ખાઈને જાગતા રહે ખાઈને જાગતા રહે બે ખાઈને સુઈ જાય આ બધું થાય ને એટલે આપણે આપણું પ્રમાણ સમજવાનું છે ઓળખવાનું છે આપણને પોતાને જોવાનો પણ આપણે નજર બીજા ના તરફ હોય છે આ હલો કરવાનો એનો વાંધો નથી હું તો તમને ચાર વખત જઈશ કરી નાખ્યું છે દાદાજી એ વિજ્ઞાન અને બીજી બાજુ આપણે વ્યવહારમાં હાજર ના હાજર રહીએ એટલે એ જેટલા અંદર હાજર એટલે આપણે બહાર હાજર અને બહાર હાજર એટલે એ બધું થાય કે હજી ક્યારે કેવી રીતે આપણું થોડું ઘસી જાય અને તેમાં અમુક લોકો આવતા હોય છે ને ત્યારે એમની દોડ બહુ સારી રીતે કામ કરતી હોય બધા બટન બધા કંટ્રોલ એમની પાસે હોય ને એવું હોય છે એટલે એવા નિમિત્તે સામે આપણે સામે ચાલીને થોડો સત્સંગ કરી લેવો કારણ કે એ આપણું ટેસ્ટિંગ કરી આપે છે ને આપણને સામાન્ય રીતે એવાથી આપણે દૂર જતા હોઈએ છીએ નથી જતા હોતા એ આગળ બેસે તો આપણે પાછળ બેસીએ આમ તેમ આગળ પાછા થઈ જઈએ આપણે આપણે શું કહીએ દાદાજી કશું કેવાનું રાખ્યું નથી ખરેખર વાગો સમજતા જઈએ તેમ તેમ હું કઈ કરતો નથી વાગોડતા તેમ આપણને દાદા સમજાતા જાય અને દાદાને જ સમજવાની જરૂરત છે કારણ કે એમની એ સહજ પ્રકૃતિ આપણને સમજાય તો આપણને આપણી અસહજતા બધે પકડાતી જાય અને જે આપણી નજર બીજાની અસહજતા જોવામાં પડેલી છે ને એ પછી પોતાના પર આવી જાય આ બીજાનું તો જોતા નહી હોય ને બીજાનું આ આંકડો જોઈ લે બીજા નું આંખો જોઈ લે પણ આપણે શું જોવાનું એ દાદા એ શીખવાડ્યું હરીશભાઈ એવું કેવાનું બહુ સરસ દાદા કીધું આખો જુએ અને તમે તમને ના દેખાય તો કે વાત બની જાય આખો તો બધું જુએ તો એ જ્યાં આંખો જોયે ત્યાં આપણે ના આપણે શું જોવું છે એની કમાણી માટે તો બહુ વિચાર કરવા જેવો ટોટલ લોસ હોય ટોટલ કે કશું ઉપજે ના હોય તે પ્રોફિટ કરીને જાય અને આપણને પ્રોફિટ કરવાનો સ્કોપ હોય સ્વરૂપ જે જ્ઞાની નું સ્વરૂપ એ તીર્થંકર અર્ય પરમાત્મા સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયથી ગઈકાલે તેનું હતું ને સૂત્ર અનિરાબે આપણો પુરુષાર્થ કરવાનો દાદા કેવી રીતના રહે છે નથી ગમતા વિરોધી પણ એક વખત એમ કે દાદા છે સારા સવાલ નથી કોઈનું ડુભાય નહીં કોઈને ઠેસ ના પોચે એવી રીતે રે એટલે આપણે એ જરા એમને થોડું માઇક્રોસ્કોપિક જોવા જેવું છે એમનું માઇક્રોસ્કોપિક જોવા જેવું નથી માઇક્રોસ્કોપિકમાં તો એટલે જે બહાર દેખાય છે એમાં ઘણી બધી વાત હોય છે પણ આપણને સમજાતી નથી એટલે એ સમજતા સમજતા પછી આપણે જે જોવે એ આપણે બધા જોડે ફાવે જે આપણને પસંદ ના કરતા હોય ને તે આપણને ખબર પડી જાય સામે ચાલીને જઈએ મોટો હોય કહીએ છીએ અને ગમતા મળતા હોય એની જોડે નથી જઈએ લાઈક માઇન્ડેડ કે છે ને અને ત્યાં આપણને ચેતવા પણ કહ્યું છે કારણ કે ત્યાં આપણી જાગૃતિ રહેવાની નથી મળતા આવે ત્યાં એકબીજાનું સાચવીને ત્યાં જતા રહી ખબર નઈ પડે એટલે આ બધી વાત આપણને દાદા કહે છે એમના સત્સંગમાં નર્યો અનુભવ અને આ બધામાં એમણે ખાસ એટલા ઘણા વખતથી કે સ્વાધ્યાય ખૂટે છે આપડો સ્વ મળી ગયો છે ઊંધું કરેલું છે ઊંધું કરેલું હોય તો સારું શા માટે સીધી પ્રકૃતિ હોય ને એમને લાગે પ્રકૃતિ કરીને સીધા છે જાગૃતિ એ સીધા નથી જાગૃતિ કરીને સીધા હોય ને એમાં વાંકામાં પણ એ સીધા હોય અંદરથી કારણ કે બહારનો ભાગ વાંકો નીકળે છે પણ પોતે અંદરથી સીધા હોવાથી વાત બહાર સીધી જાય એટલે એ આપણને જે દાદાજી શીખવાડ્યું એના પછી આપણને ખબર પડે કે દાદા કેવો સમય કાઢ્યો અને એ સમય આપણને કાઢવાથી આપણા કરતા વધારે બીજી હોય છે એ પાછળથી એમના રહી છે ઓળખાણ એટલે આપણે દાદા એના સત્સંગ દ્વારા એની ઓળખાણ આપે કે હું આવો છું તમે પણ એવા થઈ જાઓ અને એ જ એની દ્રષ્ટિ બધા બધા ઉપર એવી રીતે કામ કરે અને એ દ્રષ્ટિનો આપણે પૂરેપૂરો પાકો ઉપયોગ કરી લઈએ મોકો આપણને બહુ ઓછો મળે એટલે જ્યારે જ્યારે મોકો મળે છે ત્યારે આપણે પૂરો પૂરો એમને લાગે આપણે કીધું છે બીજા બધામાં હું છું મારામાં તો હું છું બીજા બધામાં આપણે જોતા કારણ કે પ્રકૃતિનો બેરિયર ક્રોસ કરવાનો ધારા બહુ સરસ બીજાનો કદી છે એ બાદ કરતા આપણને આવડી જશે કારણ કે એજ મોટો સ્વાધ્યાય છે આપડો એ મહેનત છે સમજણ છે કે જેનાથી આપણે જેવું સામે આવ્યું આપણે એને બાદ કરી શકીએ ઘઉમાંથી કાંકરા કાઢતા તો આવડી જાય વ્યવહાર થાય જ્યાં આપણને કશું ખટકે છે ત્યારે પેલું વચ્ચે ખુશકું એવું આવતું નથી જવા દો પેલી તો તરત જ અસર થઈ જાય કે કાંકરી આવી ગઈ એવું કઈ થાય તો એટલે You are here. Records will not stop. Carry on. <laughs> But when Paramatma comes, <laughs> he should be greeted by you. And I think it is our duty to greet you. <laughs> <laughs> <laughs> <laughs> <laughs> તો ના કરજો અરજી આ દેખાને કવલ ખબર ના પડે કે લાગુ આ દેખાને ખબર ના પડે હે દાદાઈ કવલ કરી છે હા દાદાઈ હું બોલ ભાઈ હાજી ઓલજી મરાજી આંટી આનંદજી આંટી આનંદજી સ્વામીજી સ્વીકારતો દાદા આપ્યા અદભુત બહુ સુંદર ભારતમાં હોય છે તમે ક્યાંય ખરી બેસતા નથી અને અહીંયા આવે છે તો એક દાડો આખા એક દાડામાં કેટલું સત્સંગ કરી નાખે છે આ જોશભાઈ એક વસ્તુ કરવાની જ્યાં જઈએ ને તે બરોબર આપડે સમજીને રાખીને પછી એનું પોષણ આપવાનું એ બહુ જરૂર કે આપડે લાગે કે આપણે નવા નવા ક્ષેત્રો જઈએ નથી રોંગ ઇન ઇટ પણ પછી એ લોકો બિન ટચ વિથ દુનિયા ખૂણે ખૂણે જે દાદા ભગવાન ઈચ્છા છે શું જે કોરો એક જ ભાવ છે આ કે છે જેના ભાગમાં હશે તો એને જશે જ નહીં શરૂઆતમાં ફરતા હતા કેટલી બધી પુસ્તિકાઓ વેચી જુઓ અને ચાલુ જ છે પ્રયોગ તો એવું આપણે મહાત્મા ચાલુ છે આપણે બધા વ્યવહારમાં રહે કામ ધંધા બધામાં ગમે તેઓ રહ્યા પણ આપણી જોડે આજે બાજુ મળતા હોય એને તો વાત થાય છે કે નહીં આપણે દરેક ના થાય જોજો ના થાય બધા કરીએ છીએ આપણે કારણ કે આપણે સમજી ગયા કે આપણાથી જઈ રહેતું હતું તો આપણે બોલવા માંગતા બોલાતું હીચ નું તો દાદા એ તો વિજ્ઞાન કાઢ્યું આખું આ દુનિયા ને રિસર્ચ માં તો બહુ મજાનું છે જય સચિદા દાદાજી એક પ્રશ્ન હું જળ જોડે પણ વાત કરું છું મારી જોડે વાત કરે છે નથી એવું નથી આ કે કુદરતમાં કુદરત ને બધા સમજના બહુ વિચારનારા ઘણા બધા છે પરંતુ એક્ઝેક્ટનેસ ના હોય એમની પાસે બરાબર આપડે તો બધા જીવ માત્ર બધા જોડે આપડે વાત નો અર્થ શું સમજવાનો છે એ બધી સંજ્ઞા ભાષાઓ છે બધી દેવો જોડે પણ હોય ભાષાઓ છે એવું છે કઈ એના માટે આપણે ઉપર જવાનું નથી નીચે જવાની જરૂર નથી કશું એમ જવું હોય તો અહીંથી એક ડગલું જવાય એવું નથી હમ આ મજાથી પગલી જાય તો આપડે હું જોઈએ ભાઈ બપોર ભાઈ તમે આપડે જોડે છીએ તારું કામ થાય છે આપણે જોડે પછી આપણો ધર્મ એવું નહીં છે આપડો કારણ કે આપણા થી ફસાયેલું છે આપડે રહેવું પડે એની ફસામ નીકળે હરિભર ભલી ગયો છો ખરા હતા મજા ધંધો આવો પછી કરીએ લઈએ આપડે પપ્પા મમ્મી ત્યાં છે એટલે તમારી પાસે આવી ચાર દાડા છ દાડા છીએ રામ ક્યા રામ અને जमा छतु क्या करे तो लोग ऊँगे આવું છે જગત જગત આવું છે આપ શું નામ લઈ જ સર એ આપડી માટે ભરતભાઈ દાદા પ્રભુ પરમેશ્વર ભગવાન ઘરી ગયો એ સૌ કંઠે બે કરતી ઉત્સવો થાય છે ને એમાં હોળી બધા ઉત્સવો નું ધીમે આમાં કેવું સુંદર આવી ગયું છે આપડે પડોશી જોડે રમત બહુ પડીલા એમાં જય સચીદાલ થોડુંક મુંબઈ થી કામ કરે છે એમણે આપનો સત્સંગ સાંભળ્યો હતો આગળના એમાં એમ કે છે કે દાદા જે કોઈ આવે છે ને એ બધા એમનો અહંકાર વેચવા આવે છે અને વેપાર કર્યો હતો પછી એ વેપાર નો બધું વસુલી થઈ જવા માટે હાડા બાર છે દાદા ભગવાન આગળ થી બધું આવ્યું ક્રમ જ ક્રમમાં આવ્યા ને તો આ જન્મથી જ આજ મળ્યું આપણને બહુ સાધું પણ એ બહુ મજાનું છે એટલે આપણે સરયભાઈ કાઢવાનું ચાલુ કરી દીધું ને બધું હજુ પેલા જયેન્દ્ર કલ્યાણ કે મટીરિયલ આટલું બધું મટીરિયલ છે એમનો બધો મેં કહું તમારે જેટલા કાઢવા એટલે તમારા કરનાર કોણ આપ્યા બધું એક એક નૃત્ય નાટિકાઓ થાય છે અદભુત હવે આપતા પુત્રો ચાલુ કરીને આવશે જોજો સમજાયું ને પણ એ કન્ટિન્યુઅસ દરેક વર્ષે તો એમને સ્કૂલમાં કરું એમની સ્કૂલ છે ને પચીસો છવ્વીસો છોકરાઓ એમના માતા પિતા બધા આવે છે પ્રસંગોમાં કંટાળી એટલે હવે એવું કર્યું કે એક વખત આ વખતે રામ અને રહીમ ઉપર આવશે આજના જમાના પર જરૂર છે આની એટલા માટે સંદેશો પહોંચાડે છે બે ભયબંધો છે બે ભયબંધો મજાના રામ ને રહીમ દાદા એમ કીધું કે પેલો શાકભાજી વેચવા આવે છે ને તો એ પણ એનો અહંકાર જ વેચવા આવે છે આ વાત અમે તરસાડીમાં દાદારામસાડમાં જ સત્સંગ દાદાની આજે ઘણો વખત પહેલો થઈ ગયો ઘણો વખત પેલો અમદાવાદ આ બધું અમેરિકા ચાલુ નહોતું થયું ઘણું અને તે જ વખતે આપણા રાવજીભાઈ એટલે કે દાદાના મામાના દીકરા હમ એમને એમનો પ્લોટ હતો એ જ ટેકરા પર એ બધો ટેકરો છે આશાભાઈ એમના કુટુંબના બહુ મજા દાદા એમના માટે બહુ ખુશ હતા બહુ મજા વ્યક્તિ બનાવી દીધું બે જુદા જુદા પ્લોટ હતા એ જ ટેકરા પર પેલું પાછળ તલાવ દેખાય છે ત્યારે આ વાત અમારાથી નીકળી હતી દાદા નું શરૂઆત થી સમજી ગયેલા બધા દાદા તો મામારી પર ઘરમાં બેઠા બેઠા જે ધન ધોરણ કરે છે દાદા તો ત્યાં હોય ને પેલું ઓટલું લાભો હોય ને જનના ઘરો ના તો હવે આ કે છે હા બોલ કેમ બોર આપ્યા કરું તો મીઠા કુસ આ તો ખાડ્યું નો સમજાય દાદા ગમે તો હોય ને ઘરે આવે ને તે અહંકાર વેચવા આવેલો છે પૈસા લગેલા બે અમારે એટલા માટે આવે છે પણ હકીકત માં આપણે બધા એક જીવ માત્ર આજ કરી રહ્યા છીએ હંકાર બધો જે વેચવા નીકળ્યો એમાં ઉઠાવી લે આમાંથી તકર કે જ બહુ ખુલ્લું બધાનો અંકાર જેમને પોસાય નહી ને એ મારા કામ ન હતો મેં ઉઠાવી લીધો બધાનો આશીર્વાદ જોયા દુઃખ દુઃખે આદર લઈ જાત એના માટે તમે ધંધો કરો છો ને એક વખતે વંશરાજ ગયેલા અને અશોક આવ્યો અને કુશલ બેઠા ભાઈઓ અશોકા બેઠો ઓછું મારી જોડે શાંતિના જે પોતા બજે તો અરવિંદ આવે છોકરા પણ નાના જે જીવવા જેવું છે એવું નથી લાગતું તમને હાજર ઘરમાં આપણે ધંધો નાખી ધીમંત શું વાત ચાલતી હતી છેલ્લું કે અટક્યું હતું પેલો તો મને શું કહું તમારી ભૂલ હતું સમજાય કેવી રીતે કશું તમે એવી રીતે મિત્રો ધંધો કરતા તો કે એ ધંધો આગળ કરેલો ધંધાનું બધું ચૂકવાની ચુકવણી કરવી પડે કે નહીં અને કોઈ ધંધો કરાવતું તો છે જ નહીં કરાવે કોઈ કોને સાચું કોણ કરો કરાવો એટલે એ ચૂકવણી એમને સાડા બાર વર્ષ કરી દે અને કેટલો ધંધો સારો કર્યો છે તારે ભગવાન દાદા ભગવાન આમ પ્રગટ થયા સમજી લેજો હું સમજી લેજો એક રહસ્ય એમાં ખુલ્લું કરેલું હતું પહેલા પહેલા જયારે ઓછા ઓછા માત્રમા હતા તારી વાત છે પછી રહ્યું પણ એ આવ્યું છે ચોપિંગ ક્યાંક આવી ગયું હશે ક્યાંક ગલી પછી ચાલુ કરી દેવ ધંધો ખોટું છે અમે મજા આવે ગલી પછી બહુ મોટો ધંધો છે મહાત્મા મહાત્મા કરી શકે પછી મહાત્મા ખરીદતા આવડો જોઈએ બે વેપાર વેપલો કરતો આવડો જોઈએ મહાત્મા દાદા જાત્રા સાથે ગોઠવતા બસો અત્યારથી નોંધવાનું ચાલુ કર્યું છે ગિરનાર જે નોંધાવવું પડે ભાઈ તો બિઝનેસ છે તમાર વેપારો કરવો તો કઈ ન પણ નો પ્રોફિટ નો લોસ આપણે બિઝનેસ એવો છે આ બિઝનેસ તો કરવો જ છે 24 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી નહી પ્રકાશિત ગોઠી સાહેબ કરી ને આપતો કુતરો થોડુંક આવ્યું હશે પણ આપણે સત્સંગમાં બધો વિસ્તાર નીકળી શકે છે એને રૂપકો બધું કરીને જો બહુ મજા આવે સમજ્યો એઝ એ હ્યુમન બિંગ માણસ છે માનવ જેવો માનવ છે બેનો હોય કે ભાઈ પણ માનવ માનવ બધું આવી ગયું તે માનવ આવી રીતે પોતે માનવ તરીકે જીવવા માટે અને માનવનું જે દુકાન મળી છે એ દુકાન રચવાઈ રહે સારી રીતે જેને ખબર હોવી જોઈએ કે મારી દુકાન કેમ ચાલે છે એ તો ખરું કે નહીં બધી જાતની દુકાનો તો હોય દાદા ભગવાન આ કાળમાં કોઈ શાસ્ત્ર નથી કર્યું નથી કરો હોય ગમે તે કહ્યું હોય પણ જે રીતે એમને આ જીવન વેપારમાં ધર્મ ના ધર્મ નહીં એક અદભુત આપ્યું બહુ સુંદર સૂત્ર આમ છે બીજું કશું નથી માનો બીજું કશું અહંકાર બજાર છે બધું છે જેમ જેમ ઝીણામાં જાય ને તેમ તેમ શક્તિઓ બહુ ખુલ્લી થાય એટલે લોકો વેપાર કરવા ને મજા આવે પછી બહુ મજા આવે આત્માની અનંત શક્તિઓ છે તેવી રીતે અહંકાર પણ એટલો શક્તિવંત અહંકાર આટલો શક્તિ વાળો છે અને એટલા માટે પરમાત્મા જો આ પરમાત્મા એને જકડ મારી ગયેલા છે બોલો સાહેબ બરોબર ગયો બધા પાતન જેલ કર્યું એને પકડવા માટે ભગવાન વિજ્ઞાનમાં શુદ્ધિ સહેબેક જે વસ્તુ છે આખી અહંકારના રિફાઈનમેન્ટ માટેની બેઝિક વસ્તુ છે આપણે શુદ્ધ ચિત્તને પામીએ અને પમાડનારા એવા કૃપાના અવતાર હોવા માટે કરુણા ના અવતાર કરુણા અવતારે તારે શરીર કેવું થઈ ગયું કહો કે કરીને અને આપણે બધા આજ્ઞા ધર્મથી થઈ રહ્યા છીએ આજ્ઞા આપણે આ થઈ ગયા બધાને બધા દરેક દરેક દુકાન ની પ્રમાણે જ કરે છે તો બોલી તો આપી જ પણ તમે બધું રાખજે ખરો તારી શક્તિ હોવી જોઈશે પાંચમા થી એક થી તરચી ગરવાની સમજ્યું એટલે જાણે કે આ કડિયુગના જીવો છે નાખ્યું એટલે પાંચ મૂકી હરીશભાઈ સમજે બુદ્ધિશાળીઓ કરવા જાય બધું બની શકે કશું કહેવાય નહી કમાણી તો કમાણી તો આપણી ને એટલે પાંચ મૂક્યા ઈઝી પોસિબલ કોઈ અનંત ઈઝી થઈ જ ના શકે થાય છે કે બધું બરાબર થઈ શકે આ બાજુ આવો તમે ગમ જોઈતી હોય તો પણ દિશા સૂચક છે પ્રાપ્તિ ના કરાવી શકે પ્રાપ્તિ તો ભગવાન હાજર હોય તો જ કરાવી શકે એટલે ન્યુઝીલેન્ડ હતા પરીક્ષા મોકલ્યા કરે પેલા રોહિત ઝવેરી તમારો મોકલ્યા મને કહે હું પછી મને લાગે તમારું તો આર્કિટેક્ટ જોયું હતું મેં કોઈ દરવાજો અહીંથી આમ આવ્યા કર્યો છે તો તો કેટલું સુંદર એનું એનું થાય છે બધું એટ્રી બધું તો મેં કહું કહ્યું હા પેસ્તા મને એટલું કહો કે રાઈટમાં જે દીવાલ છે ને એ કેટલી પોળી ઊંચી મને કહો હું ચાલતું હતું કે સાહેબ એ તો અઠ્યાવીસ ત્રીસ ફૂટ જેટલું તો છે એમ પી કેટલી તો કે આઠ ફૂટ ખરીએ તો મેં કહ્યું એવું આમાં આઠેક ફૂટનો એટલે આપણા મુખ્ય કરવો આઠ છે જટી રાખ્યા છે આપણને આપણે <laughs> સમજાયું ને અને ધર્મ વિશ્વમાં બધા ધર્મો છે એ ક્રોનોલોજી સમજે છે સમજાય ક્રોનોલોજી પણ વિજ્ઞાન ને ક્રોનોલોજી નથી હોતી અમીર સાહેબ દાદાને પ્રશ્ન કાઢ્રમ વિજ્ઞાન શબ્દ કેમ મૂક્યો આપણા દર્શનો છે આ છે તે છે બીજો શબ્દ પ્રયોજન અને વિજ્ઞાન કેમ કહ્યું અને દર્શન છે એવું કહ્યું કે ના તમારી વાત સાચી છે કે આ લૌકિક ધર્મ ક્રોનોલોજીકલ હોય છે અને એમાં ક્રોનોલોજી હોય બધું ભૂતકાળની વાતો ચાલ્યા જ કરે અને પછી સાચી નથી કારણ કે આ ઇનર સાયન્સ છે આ રીતે એમને કહ્યું અને એમને સમજાવી એટલા ખુશ થઈ કેટલા બધા પ્રોફેસર હાજર હતા ભાદરણમાં સાહેબ ખરું કાંતિભાઈ સાહેબ ભાદરણમાં બહુ સુંદર આખો અક્રમ વિજ્ઞાન માં બધું કમ્પ્લીટ ડિટેલથી આવેલું છે અખરિજ્ઞાન એક અંકો એટલા સરસ છે અને બીજું અમારા ભાદરના પેલા પ્રવીણ કરીને નટું કાકા એ બધું એને જ આપે એમને વિચાર કે કોને હાપું કોને આપું એને હાપેલું એમાંથી પછી એને બંધારણ કર્યા ચોપડ બનાવી દીધી બધી એવું અક્રમ વિજ્ઞાન કરીને ચોપડિયલ બનાવી દીધી શરૂઆત થી પછી બધા ખબર પડે બરાબર ઇતિહાસલોજી એ રીતે એની પાસે બીજું છે મર્યાદામાં કેટલું પોચી શકે દાદાજી સાહેબ રિવાઈન કરી આપો ને આપણે એમાંથી એક તું જેમ છે તેમ છે પણ આજ્ઞા સ્વરૂપે પાડી વાક્ય સ્વરૂપે ના પાડીશ તો મરી ગયો પાછો તું મા મુસીબતે જીવતો થયો છું જેને મરવાનું આવે છતાં જીવતા મરી જઈએ મરે નહી પણ આ મરનારું મરી જાય ત્યારે જાય રહી શકે નહી ના રહી શકે શું કહ્યું કામ નથી પાંચ અગ્નિયા સેલમ શૈલી આજે બધા વેદાંત શું કે ઉપનિષદ શું કે જૈનના સ્ક્રીપ્ચરો બધા અને એક બુક જબરજસ્ત છે બધા જેવા જેવા સમર્થ આચાર્યોથી લગાયા છે પાછળના મૂળમાં તો કશા રહ્યા નથી પણ પાછળના તો આ સાહેબને મેં ભગવતી સૂત્ર મેં વંચાવ્યું ને ભરતભાઈ થોડુંક વાંચ્યું તો ગૌતમ સ્વામી પ્રશ્ન કરે સાહેબ જવાબ આપે ને તો કા ઈશાનંદ્ર દેવનું શું સત્તા છે હા આ પૃથ્વી છે તે પૃથ્વીને આપણા જેવા કસાયો હોય હા થોડું થોડુંક છે બધું હજી બસ બું બંધ કરી દઉં એ શ્વાસ લે શું છે બધું મૂકો તારે મૂકો પહેલા પહેલા એક વાત ઈશ્વરન છે ને આપણા અમેરિકામાં એકનાથ ચોપડી બે વંચાઈ વાર વિચાર કરે તાર કે આ કહ્યું પણ એટલે બાકી રહ્યું એ પણ માટે પાછા જાય છે એ પણ સમજાવે હા સમજી ગયો બરોબર છે તજા આવતા હોય એના પર તેથી તેત્રી વર્ષ ચાલે છે લઘુરાજ સ્વામીજી મનાઈ કરી મનાઈ તો નથી કરી પરંતુ પછી એમને લાગ્યું કે બધાને જરૂર તો અમુક તો છે જ એટલે એમને એમની સૂચિ આપી હતી અમુક એમાં દેવચંદ્રજીને ખાસ આપી દેવચંદ્રજી આગમમાં બહુ સારા જાણકાર હતા અને એમાં એમના જે એમના થાણા હતા ને એમાં લઘુરાજ સ્વામી જે દેવચંદ્રજી લગભગ સમક લઘુરાજ સ્વામી બચ્ચા જેવા હતા એટલું મોટી ઉંમર પણ નાના નાનું બચ્ચ્યું ના હતા આજે એ એમને બહુ લાક્ષણિકતા બહુ સુંદર હતી એટલે એમનો બુદા મૃત છે ને તો હું જુઓ ઉપદેશ ઉપદેશામૃત અને બુદા મૃત બ્રહ્મચારીનો પરંતુ દાદા કે છે દાદાનો ખાલી માથું છે એટલા સુધી બહુ થઈ ગયું એટલે આંખ ઉપર જરા પેલો રી થોડું જ લેવાની થોડું લાવો પેલું પાછા ટેન્ટ છે ને એનું બસ બસ બહુ થઈ ગયું થઈ ગયું આઈ ગયો બસ બસ હા બહુ થઈ ગયું સ્પર્શ કરી દીધું હોત સ્પર્શ કરવું એટલે શું કે પામવું નહિ શું કયું હા એને જ્યાં દર્શન કે છે એ દર્શનની ચરણ સીમા છે સમીક એટલે સમી દર્શન એ તો બધા શાસ્ત્રો જાણે હમિત કહ્યું ક્ષાયિક કહ્યું દર્શન તે ચાલુ થાય છે ઉપક્ષમતા અને ક્ષયો ક્ષયો અને મહાત્મા નું શું હોય કે ઉપક્ષમતા સરુસર્મ જ્ઞાનમાં રહે તો બધું બહી જાય પેટી બધી બંધ થઈ જાય પેન્ડેરાનો બોક્સ આખું સજુ બંધ થઈ જાય અને પેલું મરે એટલે મજા કરે દે પણ પછી પેલા અંદર તોફાન કર્યા વગર રહે નહીં ને થોડા એટલે સ્ટીમ બહાર નીકળવા તમે તે થોડી છૂટવા મળે એટલે થયેલું પછી ક્ષય ઉપસમ એટલે પુરુષાર્થમાં આવી ગયો ક્ષય ઉપશમ એટલે પુરુષાર્થ પણ પુરુષાર્થ યથાર્થ પુરુષાર્થ જેવો તેવો હેતુ લક્ષ્ય કરી નો પુરુષાર્થ પણ એવો તો આ કાળમાં કઈથી લાવે લાવે કઈથી એની સાતત્ય કેવી રીતે ધ્યાવી શકે શક્ય જ નથી આ કાળમાં બહુ મુશ્કેલી છે બહુ મુશ્કેલી છે આપણા વડીલ મહાત્માઓ ભારતમાં અને આપણા પરદેશમાં છે દાદા બધા બધાને કેટલું દરેક જગાએ જ્યાં જ્યાં ગયા છે ત્યાં થઈ સુંદર રીતે ત્યાં રિસર્ચ સેન્ટર આપણે રાધે જે ખાલી ટકોર હતી અમીન સાહેબને જ ટકોર અમીન સાહેબ ગયા કારણ જાણે કારણ કે એમના બધા શિષ્યો અમીન સાહેબના તે એક વખતે કે બી પટેલ ડોક્ટર કે બી પટેલ દાદા જે ગયેલા તે વખતે અમીન સાહેબ એમના બે મિત્રો એટલે કહ્યું એમ કહું છે આવો તમે ગયા પછી પુરુષો ની સેવા બહુ લાગી ગયા એમાં પુષ્કળ જાય આખી જિંદગી લગભગ ભારતમાં જાણીતા બધા સંતો છે બધા પરિચય એમના થયેલો સારા બધા એમને એમ કેવું કે છે એટલે આપડે કઈક જવું નહીં જોવું જોઈએ તે હતા સીધા કોલેજમાંથી આવેલા અને કહ્યું કાંતિભાઈ જરા થોડા આપણને પછી હું પાછા આપું છું કંઈક ધરવું જોઈએ જ્ઞાની પુરુષ આપેલા એટલે આ કવર લીધું પૈસા મૂક્યા એમ અને તે વખતે મંદિરની વાત થતી હતી એવું જ આપણા સુરતની વાત હા ચાલતું હતું આ એમને કીધું તો આપણે ફૂલ નહીં ફૂલતી પાઘડી આપણાથી જે થાય તે એટલે એમને લીધું કવરમાં મૂક્યા પૈસા દાદા ચરણમાં હા કવર જોઈ આઓ શું છે આ કે દાદા છે આ તો આ મંદિર ની વાત થઈ શકે મંદિર માટે પણ જરૂર નથી પરંતુ પહેલી વખત નતા બીજી વખત કેવું હતું ને મંદિર વાત થઈ તાની વાત છે તો એ બધું તો બ્યાસી માં થયું બે માર્ગ ઉપર છે એટલે જેવું ના અમને આની કસે ને જરૂર નથી મંદિર ને તો એનું બધું આવી જશે બધું જ તમારે અક્રમને તમારા ટેકાની જરૂર છે આટલું જ બોલ્યા શું કયું શું કહ્યું સૂક્ષ્મ ટેકાની જરૂર છે તમારી એટલે સમજી ગયા કે આ સૂક્ષ્મનો ટેકો અમને મળી શકે ઓછી સૂક્ષ્મ ટેકાની જરૂર છે પકડાયું પણ જો અત્યારે અહીંથી આ શરીર કામ નથી ચાલતું આટલું જ ચારે છેલ્લા કેટલા વર્ષોથી આ સ્થિતિ છે મને લાગે છે સાત આઠ દસ વર્ષ તો થઈ ગયા છે બોલો સર શરીર તો બધી રીતે પણ હજુ કામ કરે છે બધું ચાલ્યા જ કરે છે ચાલ્યા કરે છે એટલે હમણાં અમે આવ્યા મારી છેલ્લે નીકળતા પહેલાં બે દિવસ ત્રણ દિવસ પહેલાં જ આવી ગયું કે પાંચ આજ્ઞાની સમજ જે સીડી હતી એ પુસ્તક રૂપે કરીએ એમને તો મેં કહું ચાલો જોઈ લઈએ તો આપણે દિશિતા રંજન આપીએ એને જોડાઈ પછી મેં જોઈ લીધી બઉ સુંદર છે બહુ સુંદર છે આપણે રિયલ સ્વરૂપે સમજી લેવાનું શું કયું ચાલે એ આપણો માર્ગ એ આપડો પ્રગતિ ને મોક્ષ માર્ગ મોક્ષ જેથી રિયલ જ છે અને એના સ્વભાવથી છે પાછું એટલે જન્મે છે તો પ્રકૃતિ સ્વભાવથી આવે છે તો પણ આપણે સ્વભાવ થી શકતા નથી બાળક જન્મ્યું નથી મોટું ઇમ્પોર્ટન્સ લાગી જાય થોડીક લાગે એટલે એટલે આજ્ઞા ધર્મ આ બહુ બધું જ છે આખું કેવો કારણ કે કારણ વગર પરિણામ હોય નહિ અને આપણને આવી મળી અને દ્રષ્ટિ મળી બે વ્યવહાર નિશ્ચય બે દ્રષ્ટિએ કરીને અને આપણે બધું એક નંબરની ફાઇલમાં ને એના બધા વ્યાપમાં ફાઇલના સંબંધોના વ્યાપમાં છે કે બને બધું જ એનું એનું પરિણામ આપણને પહેલું થોડુંક ઝાંખી આવી જાય એકદમ ક્લિયર તો કોઈને દેખાય નહીં પણ ધીમે ધીમે દેખાતું જાય જેમ ફોકસમાં ક્લિયરિટી આવે બધું થાય દેખાય એવું તો દેખાતું જ જાય સમજે પરિણામ દેખાય હજુ પરિણામ આવ્યું નથી એટલે પરિણામલક્ષી આપણી દ્રષ્ટિ થતી જતી જાય ક્લેરીટીથી તેટલું આપણી દર્શન શુદ્ધિ થતી ગઈ અને ચોખ્ખું દેખાવાનું થતું જતું જાય અને ચોખ્ખું દેખાય એટલે સમજણ આકડી પાકી થતી જતી જાય તેમ તેમ એ જ્ઞાન જ્ઞાન પ્રકાશમાં ફિટ થતું જતું જાય દર્શન પ્રકાશ જ્ઞાન પ્રકાશમાં પરિણામનો ભાગ છે જ્ઞાનનો ભાગ આપણે શુદ્ધાત્મા નો ભાગ છે આખો ટોટલ કારણ નો ભાગ બંને રીતે કામ કરે છે પરંતુ આપણો વેપલો છે તે વેપલા માંથી પડી ગયું તો છૂટું કઈ આપણે થોડા ચાલતા એમાંથી છૂટ્યા અને આપણાથી ચાલતું તો એ છૂટ્યું બિચારું શું કયું બે ચાર મારાગર તરુબેન ના વસંત રામ ના બધા જો મનીષા કીર્ષે છે બધું બધા એટલે દાદા એ તો ઝીણા ઝીણી વાતો મન આખું છે ભારતમાં ખુલાસા કર્યા બાબતમાં વશિષ્ઠ મુનિ લઘુ વશિષ્ઠ રામાયણ છે આધ્યાત્મિક ગ્રંથ છે આખું અધ્યાત્મ ગ્રંથ છે એમાં કેવા ચોખા છતાં આપણાથી તો વાત કરાય નહિ પણ આ સમજવા જેવું છે કે ક્રમ માર્ગ શું છે અને પામ્યા છે શું છે આપણે એટલે આપણે મન થાય આવી સરસરતી પ્રમુખ ભાઈ કેલિફોર્નિયામાં પ્રમુખ પટેલ પ્રમુખ પટેલ પ્રેસિડેન્ટ મને રૂપાળ દેવ ના પદો ની આપી હતી શૈલેષ ભાઈ રોજ ગાડીમાં બગાડતા તમે કીધું ને આ ક્રમ ને અક્રમ ની વાત થઈ ને તો જેટલી વાર પદો સાંભળી છે એટલી વાર એટલો જ દાદા પ્રત્યેનો હભાવ ઉભો થાય છે કે દાદા ક્યાંથી આપણને સુમત અમે આપને ના કહ્યું કે ભરવા ગયા તા અમૃત અમૃતલાલ ભાઈ પડતા પડી લેતા તે બે ત્રણ બે દવાનું બધા ને કહી ચાલો આપણે બે વાગે જે પ્રાર્થના થાય બે કલાક જવાનું જ બદવામાં છે તે દેરાસર નીચે છે ને દેરાસુર નથી પણ એની ઉપર તે ગયા અને દાદા જે બેઠા અને આખું વાંચન ચાલ્યું કલાક પછી ભક્તિ થઈ બધું થયું ત્યારે બે જ ગાડીઓ હતી ચંદ્રકાન ચંદ્રકાન ભાઈ જોયા કરે હું એને જોયા કરું એ દાદા જોયા કરે જોયા કરે દાદા એમની આગળ એકદમ જાણે કે બહુ સિન્સીયર સમજી ગયો પછી રૂમ પર ગયા એવાફરીન થઈ ગયેલા જતા દાદા આજે ખુશ આફરીન થઈ ગયો આપણે આપણે જોઈ ને દાદા કેવી રીતે આટલું સતત બન્યું કેમ કેવી રીતે બને પૂછ્યું છે કે ના મને આ મજબૂત કેવી રીતે આપણે રહ્યા કેવી લે છે હું મારું સાંભળતો મારું સાંભળતો સાબરના ને જાણતો હોઉં મને હું વાંધો આવ્યો આ બનેલું સાહેબ એટલે આપણે એ પ્રસંગ તો અજબુકા તમે નતા એટલે આ બધી વાતો એવી છે દાદાની વાતો તો ગજબ નું છે મહાત્માઓ સમજી ગયા છે ધંધો પાણી બધું આટોપે છે શું કર્યું પાછું કરે છે બાર બહુ ભટકી હતું પાછું સાંજે ગાય બહાર ચરવા ગઈ ગયો ગામમાં ગમડામાં અને ગોરજ સમય હોય વાગે વાત થી પાછી ફરતે ગામડામાં એટલું સુંદર લાગે બધું ગોરજ કે છે એવું આપણે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા વ્યાસ એટલે સંભવિકાર કરે ઉદય થાય ચારિત્ર નું વિતરાગવાસ એ આપણું સંભવ જેટલો નીકળે તો પછી આવી દસ વર્ષ દાદા થઈ ગયા બે હજાર પાંચ માં પાંચ આંગના પ્રમાણે ભાગ એક નીકળ્યો હતો આ વર્ષે ઓક્ટોબર ની છઠ્ઠી એ ભાગ દસ નીકળશે अपना दस सत्संग दादाजी पांच आगे पर આજ્ઞા બાકી સમજાય એવી નથી અને સમજાવે છે એને લીધે બઉ જ બધાનું ક્લિયર થઈ ગયું છે અને પૂર્ણાહુતિ માં જેવી રીતે નીકળી ગયું ને એવું ઠાકોરભાઈ એમાંથી આ થઈ ગયું પછી વસંતભાઈ પેલું છે એવું થઈ ગયું હમ એમની પૂર્ણિમા બેન છે દીપકાનંદ સ્વામીજી અને એમના બનાવીની વાત કરીને એ પૂર્ણિમા એવી એને એટલું ખુશ થઈ ગઈ કે બધી જ એક એક સીડીઓ વર્બેટીમ આખી સ્ક્રીપ કરીને એને લખી છે અત્યારે કેટલી મતલબ બે ત્રણ થશે બહુ બધી એટલી બધું છે પછી એમાંથી એને ગમે ને એ કાળીને અમે આપ્યા કરે મને આપે મારે અમીર સાહેબ ને કરવું પડે આપણે તમે કો છો આપડે એક પદ બોલો પછી થોડુંક આપડે લઈશું આજે જ્ઞાન લીધી છે સુરેશ ભેરા છે એ લઈ લઈશો બીજું કઈ નથી ખાસ દસ મિનિટ હજુ તો ચાલશે તો જઈએ હમણાં રાખો તમે બોલ ચલો બધા તમે સત્સંગ કરો ચાલો જય સચિ દાદા જય શ્રી જય સચી